200 શ્લોક નંબર ટુ હંડ્રેડ કટ્વાયાદીમાં પદ્મવર્તવ્ય સાધુનામગ્રદા અને તે નૈષ્ટિક બ્રહ્મચારીને अरे नैष्ठिक ब्रह्मचारी ने साधु रोगाधिक आपत्तका खाटला पर सूव नहीं साधु आग तो निरंतर निष्कपटपण वर्तवूँ नैष्ठिक ब्रह्मचारीओ साधु रोगाधिक आपत्काल सीवाय खाटलों के पलंग वगैरे पर सूव नहीं आपत्त काल में सूआ दोष नहीं धर्मस्य देह रक्षा अनुसारित्वाथ શરીર ની રક્ષા થાય શરીર પણ શરીર નો પાત ન થાય એવા અનુસંધાન થી ધર્મ ના નિયમ પાળવાના હોય છે કંટ્રોલ હોય છે એવું મારા જે કીધું છે રાખીને દેહ ને સત્સંગ ના નિયમ માં રાખો દેહ ને સત્સંગ ના નિયમ માં રાખી નિયમ માં કરવો તો આવી ગયો દેહને રાખીને સત્સંગ ના નિયમ પાળતા પાળતા જો દેહ માંદું થઈ જાય અથવા તો અડધું ખોટક તો શરીરનો કંટ્રોલ કર્યો એનો મિનિંગ ન દેહને સારી રીતે સત્સંગમાં પ્રવર્તાવવા માટે દેહને નિયમમાં કરવાનું છે જો દેહને સત્સંગમાં બોલું કંટ્રોલ કરતા કરતા સત્સંગના નિયમોમાં જો નો પ્રવર્તી કે એવું થઈ જાય અશક્ત થઈ જાય માં એટલે દેહ રાખીને દેહ સત્સંગના નિયમમાં કરવે દેહ રક્ષાનું શરીરની રક્ષા થાય શરીર નો પાત ન થાય એવા અનુસંધાન પણ શરીર હાચવવાને અનુસારે નહીં શરીરની રક્ષાને માટે બરાબર શરીરને હાચવી રાખવા ધર્મ નથી કેતો કંટ્રોલ કરે છે શરીરની રક્ષા થાય શરીરનો પાત ન થાય એવા અનુસંધાનચર્યાખ્ય વ્રત ભંગ કૃત ખાટલામાં શું તે બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરનારું છે અને તે બ્રહ્મચારી અને સાધુઓ તેમણે ભગવાનના ભક્ત સંતો આગળ નિષ્કપટપણે હંમેશા વર્તવું એટલે મારા જે નિયમો પાડવા હોય એમાં તે નારાજજીએ કહ્યું છે કે સત્સુ નિષ્કપટો ભવે શાસ્ત્રોમાં બતાવ્યા સંતના લક્ષણોથી યુક્ત સંત આગળ નિષ્કપટ વર્તવું અને નિર્દંભપણે વર્તવું સનત કુમારો પણ કહ્યું છે એટલે મિનિંગ જેવા હોય એવા દેખાવ દેખાવ ન કરવો હારા થવાનો પ્રયત્ન આપણે ફેરફાર કરીએ કે આપણે હારા બતાવી દઈએ કે તમારા કરતા થોડાક એક ડિગ્રી આગળ છે તો ભગવાન કઈ ચાન્સ રહે ફેરફાર કરવાનો ખામી વાળા દેખાવું એની આગળ તો કમસે કમ ખામી વાળા દેખાવ એની પાછળ ખામી ન હોય તો ખામી વાળા તો જ આપણને લાભ મળે નહી તો લાભ ના મળે नारद जी ए कहू के भविधि शास्त्रों बताया सतना लक्षणों सतकपटपण वर्तवून निर्दम्भपण वर्तवू सनतकुमारों कहूष्कपट निर्दम्भपण बे आम तो अलग अलग है निर्दम्भपण बे जरूरी નિર્દંભ પણ વર્તવું એટલે પોતાનામાં ન હોય ને બતાવવું અને નિષ્કપટ પણ વર્તવું એટલે પોતાના ખામી હોય એવું ન કરવું સનત એ પણ કહ્યું છે જે અનુજીવી શાન નહી ક્વાજી અનુજીવી જીવી રાજા ના અનુભવી કર્મચારી કે નોકર ચાકરે અનુભવે નહી એમાં અનુભવી લખાણું છે રાજાના અનુજીવી કર્મચારી કે નોકર ચાકરે રાજા સાથે કપટ ન કરવું તેમજ સ્ત્રીઓ અને સૌ કોઈએ સંતો તથા પરમેશ્વર આગળ કપટ કરવું નહીં આટલા આગળ કપટ કરવાથી ફાયદો નથી આટલા આગળ કપટ કરવાથી ગેરફાયદો છે રાજા હોય તો દંડ દઈ દે કારણ કે તેમની આગળ નિષ્કપટ અને નિર્દંભપણે વર્તવાથી જીવનું આત્મકલ્યાણ કલ્યાણ થાય છે એકાંતિક ભક્ત ના સ્વરૂપ ને નહી ઓળખનારા પોતાના કે પારકા લોકો પોતાને ગાળ દે તિરસ્કાર કરે તાળન કરે તો પણ તે સહન જ કરવું પણ તેના પ્રશ્ન થાય છે કે સાધુ આગળ હારા થવાનો પ્રયત્ન નો કરવો તો પછી રાજી કેમ થઈ દેખાય તો રાજી ન થાય થાય થવાનો પ્રયત્ન કરવો હારે દેખાવાનો પ્રયત્ન ન કરવો દેખાવાથી બહુ રાજી રાદો ટકે નહીં છેતરાઈ ગયા હોય તો ત્યારે વધારે કુરાજી થાય કાર છે અને તે બ્રહ્મચારીઓ સાધુઓ કોઈક દુષ્ટ બુદ્ધિવાળા ભગવાનના એકાંતિક ભક્તાના સ્વરૂપને નહીં ઓળખનારા પોતાના કે પારકા લોકો પોતાને ગાળ દે તિરસ્કાર કરે તાળન કરે તો પણ તે સહન જ કરવું પણ તેના ઉપર ક્રોધ કરવો નહીં જો ક્રોધ થાય તો સાધુઓનો ધર્મ રહે નહીં કોઈને એવી શંકા થાય કે ક્રોધના નિમિત્તનું સામાના સામાનુ આચરણ હોય તો પણ ક્રોધ કેમ ન થાય તો તેનું સમાધાન એ છે કે સાધુઓ એમ વિચારવું છે આપણા કર્મ ના ફળ રૂપે પ્રાપ્ત થયું છે તે આપણા કર્મ હોય એને ભગવાને નિમિત્ત બનાવ્યો એ નિમિત્તે કઈ એમને બનાવ્યું હોય આગલું આપણે આગળ પાછળનું કઈક એની હોય હોય એટલે જો સમજે તો એવી રીતે સમજે તો ક્રોધ ન થાય નહી તો એમ સમજે મને એને એમ કેમ કર્યું તો ક્રોધ થાય ક્રોધ ની પાછી છે નાના હોય ને એનો મોટા ઉપર ક્રોધ થાય તો ક્રોધ જૂંજાય એટલે મૂંઝવણ ને રીહ થાય છે એનો અર્થ એવો છે ગમી ક્રોધ થાય મહારાજ કે અલ્પજીવ ઉપર પણ જોય ને ઘૃણા થતી હોય અથવા તો કોઈ પણ પરિસ્થિતિમાં મૂંઝવણ થાતી હોય તો નાના ઉપર થાય તો એને ભગવાન ઉપર થાય મોટા સંતો હેરાન કરતા હોય કે બધા પ્રારબ્ધ જ સમજવાનું એવું મારે કીધું છે હું એ તો ભગવાન જાણે ક્રોધ ન થાય એના માટે શું કરવું તો એમ સમજવાનું કે આપણા એટલે મોટા સંતને બીજા હેરાન કરતા હોય ત્યારે આપણે એમ ન સમજવું પોતાનામાં આવું સમજવું કે ભાઈ એ તો એમ કરશે જ ભોગવી લે એમાં આપણે શું લેવા દેવાય એમ ન સમજવું મોટા સંતને કે ભગવાનને કોઈ હેરાન કરતો હોય તો તમારે પોતાની શક્તિ પ્રમાણે કરવું તો એનો પક્ષ રાખ્યો કેવાય નહી તો પક્ષાથી રાખ્યો કેવાય પોતાને કોઈ હેરાન કરે તો એમ સમજવું કે આપણા કર્મ હશે એના કર્મ હશે એમ નો એના સૌના કર્મ છે ને તો ભોગવી લે એમ આપણે હું એવું ન સમજવું કોઈને એવી શંકા થાય કે ક્રોધના નિમિત્તનું સામાનુ આચરણ હોય તો પણ ક્રોધ કેમ ન થાય તો તેનું સમાધાન એ છે કે સાધુઓએ એમ વિચારવું છે આપણા કર્મના ફળરૂપે આપણને પ્રાપ્ત થયું છે તે તો ખાલી નિમિત્તરૂપ છે દોષ તો જ કર્મનો છે એવું પર્યાલોચન કરીને બીજાના ઉપર વિકૃત ચિત્તવાળા ન થવું બીજાના ઉપર ક્રોધ ન કરવો અને સર્વ અને સર્વ પ્રકારે ક્ષમા જ કરવી કારણ કે ક્ષમા શિલા સાધવ સાધુઓનો સ્વભાવ કેવળ ક્ષમા કરવાનો જ છે ક્ષમા સારા હિ સાધવ એવું છે ક્ષમા જેનો સાર છે સાર એટલે એકદમ રહસ્ય એ જેનું તત્વ છે ઝાડમાં જેમ જેમ અંદર જાવ એમ સાર આવે ને હાગ નું લાકડું કાપો કે સીસમનું લાકડું કાપો તો અંદર એકદમ કઠણ હોય એને કહેવાય સાર અને એને આધારે એ જેટલું મજબૂત હોય એને આધારે વૃક્ષ મજબૂત થાય એટલે એની ક્ષમા શક્તિ વધારે એટલો એ સાધુ ના માર્ગમાં આગળ વધે અને સાધુ માર્ગમાં એ સફળ થાય જો ક્ષમા શક્તિ નથી જરાય કોઈનું સહન ન કરી કે એમ ક્ષમા કરીને ભગવા ધારણ કરવા એમાં તો કોઈ પ્રોહિબિશન નથી તું કરતો ની એમ થોડું કહેવાય એવું કઈ ન કહીએ કે પણ સાદું ના થઈ શકે એમ ક્ષમા કરીને પોતાના કર્મનો દોષ વિચારે છે બીજા તો એ કર્મ ફળ દેવાના નિમિત્ત રૂપ છે એવું પર્યાલોચન કરે તો અપરાધીને પણ ક્ષમા આપી શકાય છે ભગવાન છે એ આપણે ન કર્યું હોય ફળ આપને કોઈ દી આપી ન શકે આપતા જ નથી આપણે પૂર્વ કર્મ કર્યું ન હોય અને એનું ફળ આપણને આપી દે કોઈ ભગવાન એવું થવા જ નથી ભગવાન ઘેર એવો તો ન્યાય છે ને એટલે આપણને કોક તાળન કરે ત્યારે આપણે ક્યાંક કર્યું હોય છે પેલા આપડે કઈ એમને સીધે સીધા તો નથી એટલે કર્યું હોય એટલું હોય કે ભાઈ આપણે એકાદ બે લાફા માર્યા હોય પછી આ વખતે તો વ્યાજ સહિત મારે એટલે હોય તો વિચાર કરે તો એને ક્રોધ છે શમન થાય મૂંઝવણ છે એ શમન થાય नहीं तो थाए। ये सहन करव घणु कठिन छे ते श्री शंकरे छे जे तथा तथारिभर्न व्यथ्यते शिलखे ही शेते दिवांगो दुयता स्वानाम यथा दूयता दुरुक्ति यथावक्रीया दिवार निशम तप्यति मर्मताड़िता દેવી શરીર વિંધાય પણ તેનાથી તેવી પીડા નથી થતી કે જેવી એટલે એકદમ તીક્ષ્ણ ધાર બાણ મારે હૃદયમાં મારે તો એટલું દુઃખ થાય માણસ પણ જો બરોબરી ક્યાંક કઈ દે કે તું ઓળખું છું બાણ થી ઘવાયેલા આવે છે પણ દુર્વચનો જેના મર્મસ્થાન વિંધાઈ ગયા હોય તેને રાત દિવસ ઊંઘ નથી આવતી પણ સંતાપ થયા કરે છે श्री श्रीकृष्ण भगवान कहु छे जे न तथा तप्यते विद्धह पुमान विदाणे मर्मग्न यथा तुंदति मर्मस्था यसता पुरषे शव बारत न सौस्त साधुर्े दुर्जने दुक्तिर आत्मा यशर हे बृहस्पतिना शिष्य उद्धव આ પોતાના હૃદય ને સ્વસ્થ રાખી શકે કોણ શું આવ્યું ભાઈ તમે કયો સાંભળ્યું બેઠા હોય ત્યારે સાંભળતા હોતા નથી વચન સાબીજી હું આવ્યું ભાઈ સાબિત કથા નો હે બહસ્પતિ ના શિષ્ય શ્રી કૃષ્ણ ભગવાન કીધું ને એ કયો હે બ્રહસ્પતિ શિષ્ય ઉદ્ધવ આ સંસારમાં એવા કોઈ સંત પુરુષો નહી મળે કે જે દુર્જનો ની કઠોર વાણી થી વિંધાયેલા પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકે એમાં સાધુ નહી મળે જે કોઈ એવું નથી બીજા તો કોઈ થોડા કઈ સહન કરવાના છે સહન કરવા વાળામાં એવો નહીં મળે જે મળે એમ એનું અંતઃકરણ ક્ષોભ ન પામે વહેણ મારે એવા સાધુ નહી મળે એવું કે બહુ કઠણ છે ધોકો મારે તો હાથોળે નહી એવા મળી જાય દુર્લભતા હે બ્રહસ્પતિ ના શિષ્ય ઉદ્ધવ આ સંસારમાં એવા કોઈ સંત પુરુષો નહીં મળે જે દુર્જનોની કઠોર વાણી થી વિંધાયેલા પોતાના હૃદયને સ્વસ્થ રાખી શકે મિનિટે તરત જ રિએક્શન આવે નો આપીએ કે એમ હોય તો મું જાય ઊંધાઈ કરે મું જ થાય પણ રિએક્શન નથી આવતું એવો નથી કોઈ અને પૂછવું જેને સાધુ થવું હોય એને પૂછવું એટલે એમ કીધું કે ક્ષમા સારા સાધવા એમ હિ મૂક્યો છે કે ક્ષમા જેને છે એ સાધુ છે બીજો નહી અહીં એવા કોઈ નહીં મળે એવું કહીને એવા સાધુ પુરુષોની દુર્લભતા કઈ છે ક્ષિપ્તો અવમાનિતો અવમાનીતો સદ્વિ પ્રલબ્ધો સુઈતો થવા તાળીતો સંિરુદ્ધોવા વૃત્યાવા પરિહાપીત નિષ્ઠિતો મુ बहुदेव प्रकल्पित श्रेयस्काम कृच्रगत आत्मनात्मा उद्धरे दुर्जन लोग बोचीए पकड़ी ने बहार काढ़ी मूके वाणी थी अपमान करे, मश्करी के निंदा करे, मारे, आजीविका आँचकी थूके पेशाब करे अरे अनेक प्रकारे डगामना प्रयत्न करे कोईपण उपद्रवचलित नवं जो કારણ કે તે તો બિચારા અજ્ઞાની છે તેમને હકીકત ખ્યાલ નથી માટે જે મુક્ષ એટલા બધા મહાન છો અપમાન ક્યારે કરે આપણી મહત્તા એ જાણતા ન હોય તે જ કરે ને એટલે આપણે મહાન છે એને ખબર હોય નઈ એટલે कारण के ते तो बिचारा छे, ख्याल न थी। माटे जे मुमुक्षु अज्ञा है मुश्किल विवेक शक्ति द्वारा बचावी लेवो लेविए खरेखर आत्मदृष्टि आत्मित आत्मा विवेक शक्ति नेक्ति वो વિવેક શક્તિ વાપરે એમ વિવેક શક્તિ એટલે દેહ હું નથી તો એને કઈ ન થાય ત્યારે દેહ નથી દેહ હું નથી એમ ના માનું પણ ત્યારે આપણે ત્યારે દેહ થી પોતે નોખો પડે ન વાંધો અથવા તો પોતાના કર્મ ફળ છે એવું માને તો ભારતીય જ્ઞાની ને ઘણા લોચન છે સમાધાન કરવાના પોતાનું સમાધાન કરવાનું કોક સમાધાન કરવા તો હોવડાયા હોય પોતાના મનનું સમાધાન કરવું એ બહુ કઠણ છે વિવેક શક્તિ દ્વારા બચાવી લેવો જોઈએ ખરેખર આત્મદ્રષ્ટિજ સમસ્ત વિપત્તિઓથી બચવાનું એકમાત્ર સાધન છે એનાથી મુંજાય રિંહાય ક્ષોભ પામી જાય શું છે એને સામે રિએક્શન દેવું આવું થાય એ શેનું ફળ છે આવું થાય ત્યારે એ કર્મનું ફળ છે પોતાના કર્મ હોય તો જ એવું થાય પણ એનું રિએક્શન આપણે એટલા એકદમ જલદ મૂર્ખ ગણાય મહાત્મા મહાત્મા સુખદેવજીએ કહ્યું છે કે સર્વે પ્રયાસ દેવતાઓને હરાવવા દૈત્યોએ જે જે જે પ્રયાસ કર્યા તે બધા નિષ્ફળ ગયા કેમ જે ભગવાન જેને અનુકૂળ હોય એવા મહાત્મા પુરુષોને દુર્જનોએ કહેલા કઠોર અને અમંગલ વચન નિષ્ફળ જાય છે ઈતિ ભાગવતા દેવ્યા પ્રતિશપ્તુમલતમૂર્ધના સજ્જગૃહે શાપ મેતાવત સાધુ લક્ષણમ ભગવાનના ભક્ત ચિત્રકેતુ દેવી પાર્વતીને સામો સાપ દઈ શકતા હતા છતાં તેણે દેવીના શાપને માથું નમાવીને સ્વીકારી લીધો પણ સામે સાપ દીધો નહીં સાધુ પુરુષોનું તો એ જ લક્ષણ છે ને ગીરયો વર્ષ ધારા વિન્ય માના વ્યસનહીક્ષ ચેતસ પોતાનું મન ભગવાનમાં જોડી રાખનારા ભક્તો તે અનેક પ્રકારના દુઃખ આવવા છતાં પીડાતા નથી જેમ મુશળધાર વરસાદની ધારાઓ પડવા છતાં પહાડોને પીડા ન થઈ છતાં બીજા એ કરેલા અપકાર ને સહન જ કરે છે ફરીથી સંસ્કૃત વાક્ય વાંચાવાન સાધુ વાદો તિતિક ક્ષેત તીથી ક્ષેત્રિક્ષેત ઈશ્વર સ્વયં એટલે એનો અર્થ શું થાય સ્વામીજી ઋષિ સ્વામીજી એ વાક્યનો અર્થ શું થાય એમ શું થાય ધ્યાન રાખો એમ મૂળમાં આપણે શિક્ષા પદ્ધતિ એટલા માટે કથા તો એટલા માટે કરીએ છીએ કે તમને ખબર પડે એમ એમ સાધુવાદ લક્ષણ એ સાધુ છે બદલો લેવાની સામર્થિ હોય સામર્થ્ય હોય છતા પણ સહન કરે સાધુતા રાખે અને સાધુતા રાખે સામર્થી નો હોય અને સહન કરે તો મજબૂરી સામર્થિ નો હોય અને સહન કરે તો ઈ કહેવાય અને સામર્થિ નો હોય અને પ્રતિકાર કરવા જાય તો ઈ મૂર્ખ્યો કેવાય કારણ કે એ પ્રતિકાર કરવા જાય એટલે શું થાય થોડી વધારે ખાય ને આવશે અને સામર્થ્ય હોય અને જો પ્રતિકાર ન કરે તો એ તો સાધુ એતાવાન હિ સાધુ વાદો ઈ એને કહેવાય કઈ શક્તિ ન હોય ને સહન કરી લે એટલે સાધુ થઈ ગયું એવું નથી શક્તિ ન હોય તો સાધુતા જયારે સામર્થ્ય આવશે ત્યારે ક્યાંક કરશે સામર્થ્ય આવે ત્યારે ત્યારે આપણે આ બધા નવા સાધનો બહુ તબડાવી પછી મોટા થા ત્યારે ત્યારે આપણને સ્વય આ સંસારમાં સાધુતા એનું નામ છે જે બદલો લેવાની શક્તિ હોવા છતાં બીજા એ કરેલા અપકાર ને સહન જ કરે છે સુતજી કહે છે કે प्रायश साधवों लोके परेर द्वंद्वेशु योजिता न व्यथनती न ऋष्यती यत आत्मा गुणाश्रय महापुरुषों स्वभाव जो होगत में बीजा लोग जयरे सुख दुख आ द्वंद्व में डूबाड़ी दे ते हर्ष के शोक कशु करता कारण कि आत्मा स्वरूप तो मायाना गुणों की पर है न અને તેઓ અને તેઓ આત્મ સ્વરૂપ પામી ગયેલા હોય છે માટે આવી સહનશીલતા ભગવાન જેનું ભગવાનમાં મન જોડાય એ જ બીજાનું સહન કરી શકે જેનું સંસારમાં મન જોડાય એ કોઈનું સહન ન કરી શકે માની હોય એ કોઈનું સહન ન કરીએ એ ધારે તોય ન કરીએ કે મારે સહન કરવું તોય ન કરીએ કેમ કે એની કેલ્ક્યુલેશનમાં આવે નહીં ને દેહાભિમાનને કેલ્ક્યુલેશનમાં સહન કરવાનો આવે એટલે જેનું મન ભગવાનમાં જોડાણું હોય કે ભગવાન પાસે જવા માગતો હોય એ આવું સહન કરી શકે અને સાધુ થઈ શકે આવી સહનશીલતા તો ભગવાનની એકાંતિકી ભક્તિ કરનારા સંતોમાં જ હોય છે બધામાં આવી સહનશક્તિ હોતી નથી તે ઉદ્ધવજીએ કહ્યું છે જે સુદુસહમિમ મને આત્મન્ય સદત સદતિ ક્રમ વિદુષામપી વિશ્વાત્મન પ્રકૃતિ બલિયસી રૂતે ત્વધર્મ નિરતા નિરતાન છાંતાસ્તે ચરણાયાન आ दुर्जनोंए करेला तिरस्कार ने हूँ असह्य मानु छु जे भागवत धर्मन पालन करें शांत है आपना चरणों आश्रय आपना चरण आश्रय में रहा है ये विश्वात्मों अपमान सहन करे विद्वान पुरुषों पुरुषों ने मटे कही शक है कि प्रकृति घी बलवां है જીવન મુક્તિ વિવેકમાં તો અસન્માન ને તપોવ એનું તપ વધે છે અને જેનું જાજુ સન્માન થાય એનું તપ ઘટી જાય છે બોલો સરસ કે શ્લોક છે વિસ્મયા તપર વિસ્મયાત કરી નાખ્યું એટલું બધું તો ધર્યું નતું તો એનાથી બંધ થઈ જાય અને કાં તો બીજા મણે કરવા એમ કે બીજાને વિસ્મય થઈ જાય તમે તો બહુ કર્યું તોય એને બંધ થઈ જાય અસન્માન તમે ક તમારું કોઈક અપમાન કરે તો તમે પછી કરો કે ન કરો તપો વૃ સેવા કરતા હોય અપમાન કરી જાય કે ભાઈ ભૂંદ્રો આમ કરે તો એ તમે પછી કરો તમે તો તપો વૃદ્ધિ કીધી એના તપનું અસન્માન થાય ત્યારે તપ ની વૃદ્ધિ થાય એનું નહીં એનું અસન્માન થાય ને એની વૃદ્ધિ થાય એને બહુ સાંધો નથી લાગતો થાય એમાં કઈ ના નથી પણ એના તપનું અસન્માન થાય ત્યારે એની વૃદ્ધિ થાય ત્યારે એ સાધો થાય એમ એમ કે ભાઈ કોઈક બહુ વખાણે નહી તો પછી એને એમ ઈચ્છા થાય કે આપણે કરી ગયા કે વખાણ માં મળે તો ન થાય વખાણ માં મળે કોઈ પણ ક્રિયા કરતા હોય એટલે પછી પડી જાય અને ધીરે ધીરેમાં રસ નો રહે પછી ઓલામાં વખાણ એમાં જ રસ આવી જાય વખાણ અસન્માનત તપોવૃદ્ધિ અને તપાક્ષરતી વિસ્માયા વિસ્મય કોઈ ગયો આપડે કોક ને સલાહ દઈ અને માને એ માન લે આપણે ઋષિ સામે સલાહ દઈ કે ભાઈ તમારે સ્કૂલ હાજર રહેવું તો એ કેટલું માને એને ગળે ઉતરે એટલું માને એટલે આપણને એ બીજા કોઈ કે આપણે આપણને ગળે ન ઉતરે તો બીજા કે તમે તાવ બહુ મોટા તમે તાવ બહુ મોટા પણ કેટલા મોટા છે એ માનવું એ કોના હાથમાં છે તો પછી એ તો પોતાના હાથમાં છે પોતે માને તો થાય બીજા કે પતિ નો જાય પેલા તો એ તો આ પેલેથી માની બેઠો હોય બેઠો હોય અને પછી કોઈ આવીને એમ કે તમે બહુ મોટા અને આપડે બહુ વખાણ કરે અને તમે બહુ આવું સારું કરો છો આવું કોઈ કરી ન કે તમારે સિવાય એવું કોઈ આપણને કે ગળે ક્યારે ઉતરે છે આગળ જતો જો અગાઉથી મારી બેઠો હોય કે હજી મારે ખામી છે તો ગળે ન ઉતરે જેટલું ઉતરે એટલો ફેરફાર થાય એમ વ્યાજબી હોય તો હિતકારી વ્યાજબી ગેરવ્યાજબી નું નથી તમે વ્યાજબી છો એમ કઈ તમે કોઈ ગેરવ્યાજબી તો છે જ નહીં એમ પણ હિતને સમજતા નથી કા અહિતને સમજતા નથી એટલે ધર્મ છે જીવન મુક્તિ વિવેક માં તો અસન્માન ને તપોવૃદ્ધિ માં કારણ બતાવ્યું છે અસન્માન તપો વૃદ્ધિ સન્માન ક્ષય સન્માન જેનું થાય થોડું ઘણું થાય તો એ સન્માનમાં જ વયું જાય ઘણી વખત તો સન્માન થાય તો મને તપ વધે જ ઘટે વખાણ થાય તો વધે જ તમે એમ કીધું ઓહો હું વિશ્વ મંગલ તપ હું ઋષિ સ્વામીની ક્રિયા એમ કહે તો તમને એમ થાય કે લાભ મળતો હોય એ ન મળે એટલે એને માટે તો તપાક્ષાય થઈ ગયો જીવન મુક્તિ વિવેક તો અસન્માને તપોૃદ્ધિમાં કારણવત ઓુચે અસન્માના તપોવૃદ્ધિ સન્માના તો તપક્ષય નૈષ્યસિદ્ધિમાં કયુંછે જે વર્ચસ્કે સપરીકરે દોષત ચાવધારી યોષ વેદે તસ્મૈત્રોચર્ભવે તદવત્ૂલે તથા સૂક્ષ્મે દેહે વ્યક્ વિવેકતા ય દોષ વદે તાભ્યાં ત્ર વિદુષો ભવેત્ર આદિની સાથે રહેલા છે તેમ સ્થુલ શરીર અને સૂક્ષ્મ શરીરને વિવેકથી સમજી લીધા હોય અને તેમાંથી અહમપણું ત્યજી દીધું હોય પછી તે શરીરને કોઈ દોષ ગાળ કે અપમાનજનક શબ્દ કહે તો તેનાથી જ્ઞાતા નાતા ને શું થવાનું છે કશું નહીં જે અપમાન સહન કરે છે તેને સુખ હોય છે એમ મનુ મહારાજે કહ્યું છે અપમાન તપોવૃદ્ધિ અસન્માનત તપોવૃદ્ધિ અને અસન્માન સન્માન તપ સુખ વૃદ્ધિ મનુ મહારાજ એવું કીધું ને અસન્માનત સુખ વૃદ્ધિ અસન્માન તપો વૃદ્ધિ તમારે પૂજા કરવી એને સભામાં એના વખાણ કોઈ ન કરી અત્યારે તો હું કરે છે અમારા સ્વામીજી બોલતા નથી પણ બોલ્યા હોય તો કઈ નું કઈ કરનાર સાચો રસ્તો હજી આપણને જેડયો નથી સુખ વૃદ્ધિ નો અને બોલો કેટલું સરસ બધા વાક્યો કેટલા સરસ વાક્યો છે આપણે એટલા માટે પેલા સાધુ ધર્મ લીધા છે કે બીજા ધર્મો સાંભળી લે એટલે આ કોઈ દેહ આપણે સાંભળ્યા જ નથી જે અપમાન સહન કરે છે તેને સુખ હોય છે એમ મનુ મહારાજે કહ્યું છે તે સુખમ ચિબુધ્યતે સુખમ ચરતી લોકેસ્મિન અવમનતા વિનશ્યંતિ અવમનતા વિનશ્ય અપમાન સહન કરનારાને સુખેથી ઊંઘ આવે છે અને સુખેથી તે જાગે છે અપમાનિતને નથી આવતું શું આવ્યો તમે શું સમજાય કયો સુખ આવે છે તો અપમાની અપમાનિત થયો એને સુખ આવે એને ઊંઘ આવી જાય હજનું અપમાન કરે એને ઊંઘ આવી જાય બધા તમારું અપમાન કરે છે ભગત ભગત અપમાન કરે તો તમને ઊંઘ આવે કે હું થાય કહું તો કીધું સમજ્યા સ્વામીજી તમે શું સમજ્યા અપમાન એને સહન કરવાની તૈયારી હોય એને ઊંઘ આવી જાય બધા જેને બધા જેનું જેનું અપમાન થાય એ બધાને ઊંઘ આવી જાય એવું ના આવે હવે એને ઊંઘ ઉડી જાય અપમાન જેનું થાય એની ઊંઘ તો ઉલટી ઉડી જાય પણ જે આગળથી નક્કી કરીને બેઠો છે કે જે મારે અપમાન સહન થાય તો એ સહન જ કરવું છે એને ઊંઘ આવે અને એને જાગી એ જલગી જાય શોખ ઘણો થાય કે બધા અપમાન જેની ઉપર બધા ઉપર અપમાન પડે એ બધાને શોખ થાય એવું નથી અપમાન ઇ જ સુખી થાય નથી કીધું અપમાન સહન કરે ઈ સુખી થાય અને એને ઉંગ આવે ઊંઘ ન આવતી હોય તો એમ સમજી સહન નથી થયું અપમાન થાય ને ઊંઘ ન આવે તો એનો અર્થ એવો થયો કે સહન નથી થયું આપણાથી સહન તો મનને ઠેકાણે રાખવું ને મન ને સમાધાન કરી દેવું ત્યારે થયું કેવાય કઈ વાંધો નહીં સારું થયું આપણું તપ વધશે સમાજમાં તે હરે ફરે છે પણ જે અપમાન કરનારો છે તેનો વિનાશ થાય છે એ આ કરે તો આને સમાધાન થઈને આમ સુખેથી હોય જાય તો બીજા દી કરતા વધારે તો ઓલા પૂરું થઈ જાય આની ઊંઘ ઉપર ઓલાન પૂરું થવાનો આધાર છે સાધુ નો વગર કારણે અપમાન થયું હોય તો સહન કરે તો સાધુ કેવાય બોલો ડાયો કેવાય એમાં કઈ વાંધો નહીં ડાયો સાધુ થાય એ તો એ તો અસમર્થ સહનશીલતા છે આપણો વાંક હતો અને આપણે સહન કરીએ છીએ તો વાંક આપણો હોય તો સહન કરવું જ જોઈએ અને વાંક હોય સહન કરે તો એ ઘણો ડાયો કહેવાય કઈ ઓછો ન કહેવાય ઘણું કહેવાય એમ એને નકર તો મૂર્ખાય કહેવાય વાંક હોય સહન ન કરે તો મૂર્ખાય કહેવાય એટલે વાંક હોય સહન કરે તો એ કઈ ઓછું તો નથી બહુ જ ડાયો પણ સહન કરે કે બીજા લોકો જે નિંદા કરે છે તે તો જેની નિંદા કરે છે તેના ઉપર તેનો રાજીપો છે એવું છે મારી નિંદા કરીને જો કોઈ મનુષ્યને સંતોષ થતો હોય તો તે ઘણું સારું કહેવાય કલ્યાણ ચાહનારા પુરુષો પોતે દુખ સહન કરીને મેળવેલા ધનને પણ બીજાનો રાજીપો મેળવવા ખાતર વાપરી નાખે છે બીજા રાજી થાય એટલા માટે ધન વાપરે છે બઉ દૂર નો જવા દેવા રાખવા બિન પાની બિન સાબના નિર્મલ કરે સહાય પાણી વિના આપણે ધોવે પાણી હાબુ વિના આપણે ધોઈને સાફ કરે છે જીભે ઝીભે સાફ કરે માં કરતા વધારે હેતવાળા નાના છોકરા હોય ને એનું છોકરું બગડ્યું હોય તો એની માં છે એ પાણી થી સાફ કરે ને ઝીપડી થોડી ફેરવે સાફ કરે અને આ તો માં કરતા એ વધારે હેતવાળા કે આપણે જીભે જીભે સાફ કરાય છે એવું સમજવું ય તો એ સાચું કેવું જેટલું સમય ટાણે જેટલું સમજાય એટલું લાભ માં ટાણે ન સમજાય તો લાભ માં નહીં આ તો મહારાજે કીધું છે સાધુ ના ધર્મ મોટી શિક્ષા પત્રી મોટો ભાર હોય ને કેટલા સરસ ધર્મ આવ્યા હતા બહુ સરસ છે આ વર વર પાઠ કરવો જોઈએ એવો છે એવું છે આ સાધુ ધર્મ એટલે આ મોટી શિક્ષા રાખીને તમે એટલા માટે બિહાર્યા છે બધા એમાં જોજો તમને ખબર પડે તો તમારે બારાઘડી વંચાય બીજા ના ધર્મો ઘરી ગયા હોય આપણે તો પછી આપણા ધર્મ તો ઘરે નહી એટલે પેલા વેલા હાલો જ્ઞાનાં કુશમાં બતાવું છે કે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 નિરંતર દિનતાથી ભરેલા અને સુખ રહિત એવા જગતમાં મારી નિંદા કરીને પણ જો કોઈ મનુષ્ય સુખી થતો હોય તો તે મારી હાજરીમાં અથવા ગેરહાજરીમાં ભલે સુખીથી મારી નિંદા કરો કારણ કે પુષ્કળ દુઃખથી ભરેલા આ સંસારમાં બીજાનો રાજીપો મળવો ઘણો દુર્લભ છે વળી તે બ્રહ્મચારીઓ અને સાધુઓએ સૌનું અર્થાત પોતાના શત્રુનું પણ હિત ચિંતવું પણ કોઈનું અહિત ન ઈચ્છવું તે ભાગવત માં કહ્યું છે જે સમર્વોપકાર કહ શત્રુ તથા મિત્રમાં માં પણ સમાન ભાવના રાખનારા તથા સવના ઉપર ઉપકાર કરનારા સાધુ પુરુષો હોય છે આવું સાધુ લક્ષણ કર્યું છે તેમાં વિરોધ આવવો જોઈએ નહીં એમાં વિરોધ ન આવો જોઈએ લક્ષણ એવું કર્યું આપણે એવું ન હોય તો વિરોધ આવે ને એટલે એમાં વિરોધ ન આવવો જોઈએ એટલે એવું થયું બીજાનું હિત કરું હિત ચિંતન કરું સેજાન સ્વામી મહારાજ ની